અમારે સાસુ લઈ જવાનું કે છે તો આપ દર્શન તો આપો તો પછી હું લઈ જઈ અમે તમે ચાલો આવું દર્શન કરી તો દર્શન આપતા હાથે એ ભાઈ બે હસી ગઈ દાદા હસી જગ્યા બરોબરી અને પછી ચાર અમારું આ થયો નામ ભણ્યું છે જોઈ જજો બધો બધા જોઈ લેવા દિવસ શું કરે કે તમારી બેઠા હોય ને આખો દિવસ માટે ખરાબ વિચાર હરકો જ નાગેટિવ સાઈડ જ બનુ પણ નેગેટિવ સાઈડ નેગેટિવ સાઈડ બંધ ના હોય કોઈનેગેટિવ સાઈડ જ જાય છે જ્ઞાનાવરણીય કર્મ ની નિર્જરા જ્ઞાનાવરણીય કર્મ ની નિર્જરા કરવા માટે સચોટ ઉપાય કયો હોય જ્ઞાનાવર નિર્જરા બીજો કોઈ ઉપાય નથી બીજો ઉપાય કે આપડી आपने पच्छी भी दोस्त जो आना नहीं। तो साढ़ त्र चारगे कहल आसू पी आम हाजर रहा नहींता कर दोस्त देखाई जाए मन मू के अमे हाजर रहूए સૌ થઈ જાય છે હાજર રહેવાની ફરજ નઈ સંસારી વાત આપડા અક્રમ વિજ્ઞાન માં સંસારમાં કેવું જ પડે બધા કેવું જોઈએ આમ શું કર્યું તમે પણ આપણું અક્રમ વિજ્ઞાન શું કે છે કોઈ દોષિત છે નહીં નિમિત માત્ર છે ભગવાન આ દોષ નથી ને આ દેખાય મને તેના માફી નથી દસ ગુજરી ગયું પણ અંધુકાર વાત બજાર કેમ બધાએ દોડ્યા આ દોડ છે બધાએ આનું વતન જોઈ લોકો ખોતે ગયા હા કેતો રોડી ગયો કેતો આ પૈરાવા બધી કેદી કે વતી નહોતા આલે સબ સાબ જોરને સબ ભૂલી ગયા નલ ના બંધ તો ફાફડા કરી લેતા હશું તો તેલ માંથી તો ભાઈ નું તો આઈ નહીં હે બદુ ભાઈ નું એકમાં જાઈ ગયો બદુ આઈ ગયો સાતલો ચાલો આયે આદી ભીયર કે કે નામે ત્યાં કે કે મન ગુજરાત ગુજરાત કામે હેરાન કરા છે બાડો છે હેરાન તો ફોન પגעર કરી કેમેરે કરી પણ આ રો શું કરી બાડો છે હેરાન તો ફરિયાદ કરી છે હા બહુ સરસ તો આને કોઈ ફરિયાદ ફરિયાદ કઈ કરી નહી ઓખો તો કે ઓસો કા ફેટ તેલ કાઢ ને ઘરે હોવાના મને હાશિમ ઘડાવી જાય નથી કરતા બધા તમને એટલે મન વસ થઈ જાય તમને બસ ના થયું કામ કરે આજ્ઞા આપી હતી પાડી નથી પાડી શકાય નથી નથી પડાય ભારત ને તો મનરસ થઈ ગયા આ દુનિયા કોઈ ચીજ હેરાન કરે નઈ અને સ્વતંત્ર બનાવે તમને ભગવાન નહી તમારે ઉપરી નઈ પછી નોકરી પકડી મંગાવવું જોઈએ આવું હેરાન કરવું જોઈએ ભગવાન કેવું છે તારા બાપ શું બગાવ્યું છે આ લોકો દે વાસ્તિક રીતે ભગવાન બિચારા ભગવાન લોકો એ કઈ ઊંભા નથી કે આવું તેવું બધું બનાવવા ના જગત તો વિજ્ઞાન થી પૂરું થયું વિજ્ઞાન થી ભગવાન કઈ સાલ બનાવ્યું ખબર નથી પણ બનાવ્યું ભગવાને તમે બનાવ્યું એટલે શરૂઆત થઈ ગઈ એની બિગિનિંગ થયું બિગિનિંગ થઈ ગયું ઘણા કાર્ડ થી તમે બિગિનિંગ થાય ત્યારે એન્ડ આવે ને તમે ગેન્ડ વાળું નથી આ સો બિગિનિંગ નો એન અનાદિ અનંતી હોય નથીબલ તમારી મારી વચ્ચે પૂછે થોડું મન ભસ થઈ જવું છે જેનું મન રસ મન રસ મન રસ ઘણી ભેગા થઈ ગયા છે જોઈએ ખરાતી વખતે પૈસા જોઈએ બેંક માં આપડે કહીએ ને કે બેંક માં આટલું છે દસ લાખ એ માનેલી છે હું તો ચારે ના રાખતો બધું આપણે કેમ ચાલે ગમે એવું તો કઈ નઈ પણ હવે આ બધી સામાજિક વ્યવહાર જરૂરિયાત છે એટલે થોડું ઘણું અમારે એમાં પડવું પડે છે તો સામાજિક વ્યવહારિક જવાબદારી મુંબઈ માં તમારે વીસ એક લાખ ભેગા થયા કદાચ સુધી અડધે સુધી દૂકે એના પાસે લાખ લાખ દોઢ લાખ આવે એનું ઇન્ટરેસ્ટ આવે ને પછી આપડે બળદ ના કામ કરતા કરતા બપોર છોડી જાય છે અને ગરીબ આવે ને બરબડ છૂટો કઈ નાખે બર નઈ એવું આપડે ઘડી પણ રિટાય કરવું જ પડે સેવા ભાઈ થોડું બધું કરવું છે ને વધારે સેવા ભાઈ વધારે અમારી લાઈફ પારકા માટે ગુબી લોકો ડાક્ટર ફળ વાત છે ડાક્ટર વાત છે આપણને બેસ્ટ મળે લોકો એ કાયા બધી જોઈએ કોજનું પરિણામ છે ગ્રુપ કરી આપી સમજાવી પાડીને કારણ કે ઘરમાં હતું કે નહીં ઘરમાં પણ ઇફેક્ટિવ હતું એ સમજાવી દીધા પછી એમને ઇફેક્ટ છે એને એક્સેપ્ટ કરી દીધા ઇફેક્ટ છે એક્સેપ્ટ કરો છો અમે ફક્ત કોજીસ બંધ કરીને ખરીફેક ના થાય બસ એનું નામ મુક્તિ આ બધા કોજિસ બંધ કરી બંધાય આજ્ઞા ના પાડી ગઈસર જ્ઞાન લીધું તો ખરી ચોક્કસ કરી લે પછી ફરી આવો તો ચોક્કસ કરી લેજો બઉ લાભ પામ્યા છે સ્વતંત્ર બરાબર તમારું છે આ બધું તમારી જ દખલ હશે આ બધું ભગવાન મોકલે છે લોકો એમ કે છે કે ભગવાન મોકલે છે પોતે પોતાના કરી રહ્યા પોતે કરે ધનભ્યા ભગવાન તો તમારું સ્વરૂપ છે સ્વરૂપ પોતે છે હું પરમાત્મા સ્વરૂપ પોતે છું હા ભવાન થવું છે એમને બોલે પરમાત્મા થયું નથી નઈ થઈ ગયું બંધ બંધ થયું છે ના સાયન પૂરેપૂરું થાય હાજર બતાવ પેલું વાત પેલું પેલું કે છે કે પેલી અરણ હોય એને પેટ માં એના લીટી જ કે છે કે કસ્તુરી હોય દૂર દૂર ખબર નથી પડી એટલે બુટ્ટો પ્રસાદા પર તરા થઈ જાય ને મને મને કઈયા બુટ્ટો પ્રસાદા પર શું થઈ જાય ના થઈ જાય હે આપણને કશું નઈ તરા થઈ જાય આપણને કશું ના થાય મને ના થાય બુટ્ટો પ્રસાદા પર તો કેમ ના થાય આપણને શું મને પણ છૂટી ગયું હું મારું બેઉ છૂટી ગયું એટલે આ ના કરે હું ને મારું છૂટી જાય ગજબ રાખી દે મારું સ્વરૂપ દાદા ભગવાન મને પ્રગટ થઈ ગયા હું આમ કઈ નમસ્કાર કરું છું અને તમારું એ સ્વરૂપ છે તમારે આ બોલો ને એટલે આનંદ થતો થશે અને ખુશ થશે પ્રગટ થતું જશે કૃપા ઉતારી ને આપડે ફરી કૃપા ઉતારીશું મેગટ થયા આનંદ થયો બોલતી આનંદ થયો પ્રત્યક્ષ આનંદ છે ને ત્યાં સાચી વાત બાકી બીજી બધી ખોટી એકાગ્રતા થાય ગમે તેનંદિ પચાસ કેટલું કરવા જશે તો ક્યારે ફાળ આવશે અને તમને રસ્તો દેખાડ્યો આ રસ્તો અને એને માટે બે ચાર ચીજો જે છે અમે દેખાડી તે જોડે કરવા બસ એટલું જ માર્યા જે માં એ હરિહ એ ભગવાન નમસ્કાર કરું છું જયારે ક્રોધ માલ માં આવેલો છે એવા ભગવાન ને નમસ્કાર કરું છું પછી જે ગમે તે ગમે તે કોમ નો હોય પણ ના હોય એને નમસ્કાર અને સિદ્ધ થઈ ગયો સિદ્ધ ગતિ બેઠા છે આચાર્ય ભગવાન ને પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે અને આચાર પોતે પાડે છે દ્રષ્ટિ ફર્યા પછી એટલે અનુભવ થયા પછી હું કોણ છું ભાન થયા પછી પછી આચાર પાડે તો એમને નમસ્કાર આપણને આપડે નાખ્યો એના એટલે ઉપાધ્યાય ભગવાન નમસ્કાર ઉપાધ્યાય એટલે પોતે ભણે આત્મા થઈ ગયો છે પોતે ભણે પછી ભણાવડાવે સાધા ભણે નમો લોકો બધા સાધુઓ પંચ નમસ્કાર પાંચ જાતના નમસ્કાર છે તે સર્વ પાપ ને નાશ કરનારા છે સર્વ પાપાય મંગળ આરમ છે બધા મંગલો માં મોટા મંગલ આપ પછી નમો ભગવતે વાસુદેવ ભગવતે વાસુદેવ ભગવાન નો નમસ્કાર જેમ થી નારાયણ થયા એવા વાસુદેવ ભગવાન કૃષ્ણ ભગવાન લક્ષ્મણજી નમસ્કાર નમસ્ત જે કલ્યાણ સ્વરૂપ થયેલા પોતે નમસ્કાર સચ્ચીદાન માં બધા મંત્ર આવી જાય સચ્ચીદાન માં એટલે આ બંત્રો નિષ્પક્ષ માંથી બોલીએ ત્યારે ભગવાન રાજી થાય એક જ પક્ષ લઈએ કે નમસ્થા રાજી ના થાય મત માં પડ્યા હોય ત્યાંનું કામ નહી આ મત બહાર નીકળ્યા તારી કોઈ પણ અમુક આગેવાન મોનિટર તો ખરું ને શું પણ હું કહું કે બેન તમે મારું કામ કહો હું તમે ઉભું થાય બધા તમે મારું કામ કરો તમે મારું કામ કરો એક વિરોધી થઈ જાય પણ નિષ્પક્ષવા બધા કામ કરવા તૈયાર થાય નોબલ હોય છે આપડી આપડી સંકુચિતતા લઈ ને સંકુચિત એટલે બધું જ કામ થાય કોઈ હરકત આવી નથી અમારે ચાલીસ હજાર પચાસ નહી મારી જોડે મોકલી જવું છે ને આ કયો પટકવું આવું અનંતવતા ભટાય કઈ ભટકવાનું બાકી નહી રાખી માં મહાત્મા દેવ માંટાય કેમ ખાતી થઈ ગઈ પાકી ખાતી ચિંતા ના થઈ ચિંતા થાય બહુ આવશે એના માટે કઈ एकाग्रता आनंद मानूस एक पेरु ध्यान आपेलु થર્ટી માણસ નું આપનું જોઈએ ગમે ત્રી માણસ નું આપેલું જોઈએ ચાલે કૃપા શક્તિ હોય તો ગમે તે સવાલ બઉ સરસ આગળ પડી જશે આજે આજ બપોરે જઈને કરો ને આજે ખબર આપો આજ બપોરે ગયા છે કરો બરોબર તમ તો કહે ને ખબર આપો મંત્રો બંત્રો બોલો આ પાંચ કલાક સુધી મંત્રો બોલ ગયા નહી ભૂલ ઘર ખાતી પેલો હિસાબ છે તેથી હવે આવ્યું હિસાબ ચૂકતા થઈ ગયો ફરી હિસાબ ના કરીએ ફરી નઈ આવે હવે ભગવાન આજ ગતા નથી ભગવાન તો પ્રકાશ આપે માત્ર પ્રકાશ માંથી આનંદ ભગવે ભગવાન તો પોતાનું સ્વરૂપ છે નથી ભગવાન ઉપરી ના થવાનું સ્વરૂપ છે તમારું ઉપરી થવાની પૂરો થાય તમારી પાસે છે અનુભવ કરવાથી લાભ ના મળે છે અરે રૂબરૂ દેખા છે રોકડી ટેન્ક છે ઉધાર તો બહુ જરા કરી છે રોકડું તમારે ભાઈ ને રોકડું તદ્દન રોકડું સંસાર ની વાતો કરીએ બધો કુસમ અને પોતાની મુક્તિ ની વાત કરીએ ભૂગવું કરાય નો પુણ્ય પાપ હોય ત્યાં સુધી બધું આ બંદ પુણ્ય હોય તો દેવ કદી માં ભોગવવા જવાનું અહી સારા માણસ નો મળે પાપ હોય ત્યાં જાનવર જવું પડે કર્મ તો કરવું પડે ને હા કર્મ કરે છતાં પણ કર્મ બંધ થાય નહી કરતા છૂટું છે હું કરું છું ભાન તૂટી જવું છે એમ લાગે છે હું કરું છું ભાઈ ખરી રીતે કરતા તો જ નહીં નથી ઉઠવાની કોઈ નામ શક્તિ નથી ઉઈ જવાની શક્તિ નથી સંધા જવાની શક્તિ આ બધું પોતે આરોપણ કરે છે પચાસ સાર હવે લેકિ મેં મરા પ્રશ્ન હલ નહી કરતા હલ નહી પચાસ સાર હવે પ્રશ્ન કરીવન કે બાર મેરે જીવન કે બારે પટેલભાઈ ભાદ્રા પટેલ છે મધુભાઈ રામભાઈ ના દીકરા રામભાઈ ના દીકરા લીમડા વાળું લીમડા વાળું ફર્યું લીમડા લીમડા લીમડા ફર્યા જીવન માં ક્યા સફળતા નહી મળે હું તો હજુ જીઆ છું પચાસ વર્ષ નો પચાસ જયા આવતા ના હોય તેના આધારે આ જીવન ચાલતા પછી નવા કર્મ છે નવું આવશે તમે કયા આવતા બધા વિચાર કરી દેવું પુણ્ય હોય ત્યારે આપડે ઈચ્છા પ્રમાણે થાય પાક હોય ત્યારે આપડી ઈચ્છાથી વિરુદ્ધ થાય પુણ્યને પાપ ઉપર હાથ રહ્યા ઈશ્વર હાથ ચાલતો નથી અમારે માણસ નું કઈ ચાલતું નથી એને પુણ્ય કર્યું હોય તો પુણ્યનું ભગ મળ્યા કરે પાપ કર્યું પાપ નું ફળ મળ્યા કરે અને પુણ્ય પાપ છોડી દઈને મોક્ષ માર્ગે કર્યું હોય તો મોક્ષ માર્ગ ફર્યા કરે મી જેસું હું પ્રશ્ન નથી હમતે નથી કોઈ પ્રશ્ન તમારા ફોન કરું છું કોઈ વિચાર છે चलो बस આ એમ મોસ્ટ આ આગળ પ્રાન સંવાદન કરવાનો છે એટલે આપણી આંખે જોવાય નઈ હા બરાબર છે એટલે મને કેમ આ વિચાર આવ્યો કે વકીલ હતો એટલે કેમકે એ સમજે ને કે નિરંતર તો આત્મા માં છે ને ખાતા નથી એવું તો એમને ભાન જ ને પેલી દસ પી જુએ तारीख बीस महात्मा बगूभा प्रश्न स्त्री ने जय स्पर्श तेना परमाणु एकदम असर करे જયારે જ્ઞાની પુરુષ ને જે પરમાણુ છે એ અસર તો કરે જ છે પણ એટલા ફોર્સ વાળા જણાતા નથી એનું શું કારણ म के स्त्री जय स्पर्श कर स्पर्श कर असर होती नहीं तो ज्ञा पुरुष न परमाणु शुद्ध स्त्री न परमाणु असर वाला हो असर थाय पर જો પરમાણુ હોય એ રીતે કે જો પરમાણુ હોય ને એ રીતે કે તે નેગેટિવ તો સિન્તાપુર હોય તો એના જોડીએ તો સિન્તાપુર કરી નાખવામાં પરમાણુ હોય જતી જો પરમાણુ હોય એ રીતે ના પણ એમાં જ્યારે സ്ത്രീને સ્પર્શ થઈ જાય છે ત્યારે એના જે પરમાણુ અસર કરે છે એ આપણે એનો અનુભવાય છે કે આ ઇફેક્ટ છે જ્યારે ज्ञानी पुरुष ने स्पर्श कर परमाणु दरक पर ने ने ने अन्य अन्य ने असर करमु असर अत उपयोग ना हो तो बात जुदी खबर नहीं पड़ती ज्ञानी पुरुष न परमाणु परमाणु ધીમે હશે કે ઊંચી માર્ગે લઈ જવાનું પેલું તો પાઈ લેવાની છે સ્લીપિંગ કેવાય સ્લો ઊંચે જ હતું ઊંચે જતું બઉ જોર કરે તારી લપસી પડતું છે બનતા સુધી અડવું નહીં હોય ગમે તો ઉપયોગ મજબૂત થઈ જાય અડવું નહીં